અધ્યુ જરૂરી છે એક એસ વ્યુ પેઇર આજ કે પ્રણાલિયા વિવાદ સમાજ વિવાદ કરે હે તો બહુ જરૂરી હમ તો બેઠક થાય વેદાંત માન્ય વાં હા ડિફરન્સ ધર્મ ક્યાં કદર હુઆ વેદાંત બળતા હૈ આત્મા શુદ્ધ હૈ મંદિર ક્યાં સુધી પ્રશ્ન હોય શુદ્ધ બોલાવ બોલ્યા નિશ્ચય એટલે વ્યવહાર ઉપાય આત્મા અજ્ઞાન ભી હૈ નિશ્ચય હોઈએ વ્યુ પી નહી નહીં નહી બાઠિનાઈ એક દ્રષ્ટિ કોણ થી એકાંગી દ્રષ્ટિ કોણ થી એકાંગી દ્રષ્ટિ કૌણ થી યાદ વધારે કઠિનાઈ સહિયાર એકાંતિક બાપરી સાથે ગાડીઓ લે ખાલી દિવાળી પર દર્શન કરવા કે હમ તો ના બોલ્યા કુમારી તો નહીં આ રહી जुदा मार क्यों निकाला गए अच्छा इसमें श्रीमत राज्य जो है अच्छा आ, आ, आ, बोले है। वो आगा हाँ हाँ बोलिए आपने कुछ जुदा मार्ग निकाया वही मार्ग है वही महावीर का मार्गदात का मार्ग हाँ तो ये श्रीमद राजतंद्र का इसीलिए मैंने आपसे पूछा कभी श्रीमद राजचंद्र का प्रभाव रहा है सारा तो अलग से लगता नहीं है એટલા માટે મને એવું લાગ્યું કે શ્રીમંત રાજચંદ્ર નો તમારા ઉપર પ્રભાવ રહેલો છે આત્મજ્ઞાન જ્ઞાન મેરા ગુરુ નહીં કોઈ ઠીક છે ગુરુ તો હમ કેસ કુ માનતા પ્રગટ હોય નિશ્ચય ને ગુરુ આપણી આત્મા નહીં નિશ્ચય ની વાત હેગાતા પ્રગટ ગુરુ ચાહી આપણે ક્યાં ફાયદો ઠીક ઉપર ફોટા મેચાઈ કે ભાઈ હમ દાદા ભાઈ ઓરસે બાત કરવા લગા કે જો અલગ નહીં લાગે આટિર્ષી મેંચાઈ ચોરાશી ના માસ ની બાવીસમી સુધી માં મારે જવાનું છે તમે ન જાણ તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ સમાચારો એટલે હું જાણું છું મારું સ્વાગત કરવા ને બેઠા છે તૈયારી કરી દે ચોરાશી માં ચોરાશી બાવીસ ની માસ ની ત્યાંથી જાન્યુઆરી આ બાર દરવાજે દરવાજે દ્વાર ખુલી ગયા હા અરે અરે અને મૃત્યુ તારું છે હાથમાં કલગી ભાઈ અરે મૃત્યુ કેવો ભૂત છે હાથમાં કલગી લઈને હા કલગી સાનું મત કલગી લઈને સાગર માટે એન ઊંર ગઈ દીધી મારી ચુમ્મતે ચુમ્મતે હે ચુમ્મતે તો બધો દૂર દૂર દેખાતો બહુ તો બધું લાગે જ ને જ ને જ ને ચુ ચુ આ અમદાવાદ આ રૌદ્ર ધ્યાન આપણે ના કરીએ रोज ना मस्ती मे मस्ती મસ્તી માં એટલે મન ના પ્રયોગ કરી અને મન ની મસ્તી કરી એટલે મસ્તી આવ્યા પછી પછી જતી રહે આત્મા નો આનંદ કાયમ જાય નહીં એવું ઘર મારા પડ્યો નથી ફેર પાડવાનો છે સારા માર્ગે જવું છે દુનિયા કોને બનાવી લાગે જગત जगत बना तो अनाज चले जगत नि कोई चलावे हमते हम पोते चलावे चलावो चले जो अंत तो, तो संस्कारों पोच <laughs> નથી કરતા <laughs> મારાજ પગે કર્યું તું તમે તમે પગે કર્યું લોકો ખાય છે અને પાટી આવે તમે કોઈ કામ કરેલું ખરું કોઈ કામ નથી કરેલું એ બાબત માં એની મેળે આવી ગયો બીજે ક્યાં કર્યું મેં કર્યું આત્મા નો સંસ્કાર છે બાકી આપડે સમજી આપડે આપણે સમજી ના અહંકાર ના થવો જોઈએ અહંકાર થવો ના જોઈએ અરે હંગા ના થાય ભગવાન થાય માય કરી <Entre> <airports> <naprawdę> <sunset> <Gins> આત્મા પણ આવે છે is that Stanley or at ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે મનુષ્ય ભગવાન થવા માટે ભક્તિ કરવાની જરૂર છે એને થવું હોય તેની ભક્તિ કરવી સારવાર આપે પોતે જેવો થયો પણ ઉતારી આપે પોતે જેવો થયો ભાઈ માનવ ધન પાડતો માનવ ધન સ્વી પડે અતિમાનો શીખવાડે અને મુક્તપણા નો આ બધા અવલંબન થી મુક્તપણા નું એ મુક્ત થઈ રહ્યા હોય તો આપે તો આપણે પાત્ર આપણે પાછળતા નહી કરવી જોઈએ જો માનવ હોય તો અને માનવ ધર્મ જો તારી રીતે પાડે માનવર્મ આપણને કોઈ કાપરે તો આપણે એને એ પાચલતા કરે આપણે પાચલતા ન કરી શકીએ જો આપણે મનસ ના પ્રમાણમાં રાખીએ અરે ભાઈ ને કહીએ મારો જો ગુનો છે મને બતાય તો હું ગુનો કરી નાખું માનવ ધર્મ એવો હોય દુઃખ ના થાય છે પાછવી ધર્મ ના કરી શકીએ પાથિવથ નહીં કરવું એ માનવ ધર્મ આપણે ગુમાવું ચાલે માનવ માનવ એવો હોય કોઈ દુઃખ ના થાય માનવ ધર્મ આ રીતે પાડવામાં અને જે પોતાની ફરજ સામાજિક ફરજ નોકરી કરતા હોય એની અંદર જે સુધી માનવ ધર્મ ધર્મ જયારે પોતાની ફરજ ચૂકે ત્યારે એવું બધું થાય છે તો કે આ વિરોધાભાસ ઉત્પન્ન એવું લાગે છે એની પાસે માફી માંગી રહી પોતાની ફરજ સુધતા હોય તે કરી આપણે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા ને દુઃખ તો થાય વિરોધાભાસ બીજા કોઈ છે કે પોતે કે હું ગોવાઈ ગયો છું હું મને જ નથી પછી બીજો પ્રશ્ન આપણે આપણને આ બીજો પ્રશ્ન ઘણા ધર્મો થી માયા મને ભરડી બેઠી છે એના કારણ પણ દુઃખી દુઃખી થઈ ગયો તેની સાથેના સાત જેના જવા દીધી લાયકાત હતી મારી લાયકાત છે પૂરેખૂરી બદલવી છે જ્યારે બે તૈયારી માં સત્ય ની પાસે ન કરી શકાય સંસાર માં રહે પાસ પાસ તો દેવી કવચ દેવી કવચ દેવી કવચ સરદળા દિલા સરદળા સ્રાવતી દેરો કે નકરા સંસાર રોગ બધાજી માત્ર હોય કેટલો થયો થાય છે ભૂલ નથી તમને આવડતું નથી કરે સીધા બીજા કરી પાણીમાં નથી પાણીમાં નથી ગઈ ફાયદો ઓછા થયા છે હું જ કરાવો ને મા શું કરાવે મારી શક્તિ નથી શક્તિ ની ઉપાસના કરી શું કરાવ્યા જીવાય જાય છે માનસિક ગુસ્સો રે ગુસ્સો માનસિક રે ભાવ ના હોય સરસ જીવન જ નાખે છે સરદે સર એટલે શીખવાડે તો સરાનંદ निरा थे अचारे रात ही निर्जरा थी रही है अनुभव खबर पड़े નિદ્રા થઈ ગઈ નિદ્રા થયા જ કરે છે ધીર તો નિદ્રા નિરંતર થયા જ અજ્ઞાની કે અજ્ઞાની ચાર ને પાન ને ગાય ને બે ટકા પૂર્વ ની નિર્જા હોય છે હદ નવા બંધાય નહીં એટલે નિર્જા થયા કરે છે એ જ નિદ્રા કહે છે कहते हु एक निर्दरा कहो जो आवे ये निर्दरा नहीं तो निर्दरा का बगर तिछाक के राय तो ये तो का निर्दरा सार्व बंधाय अरे निर्दरा भाई एक खबर ने निर्दरा भाई ऐसा भाई बंधाय है निर्दरा से एक नंबर ले चुका नकाई छूटा है भी यही दादा ये, दर्का ये, दर्का ये। नौ? नौ? <laughs> તમને તમને થાય ભગવાના બાકી રહ્યા તે જાણી શકાય ખરા જે બતાવતા આ જેટલા છે આ દોઢ ભોગવાઈ ગયા ભોગવાઈ જાય છે દોઢ ભોગવાઈ જાય છે ભોગવે શરીર ભોગવે ધીમે ધીમે ચામડી ઘટથી થશે બધી ખરાબે એટલે દરિયા કર્મ બધા કેટલા બાકી રહ્યા એ આપણી શીખી ઈચ્છા છે ઈચ્છાઓ પર આધાર કરવું આવે બીજું બીજું લોકર્મ વિશે બધું જાણવાની ઈચ્છા છે લોકર્મ આજે ફરી પૂછે છે જેટલો મહત્વ અર્થ શું છે કે જો તેને ભ્રેક દબાય છે તો નહી થાય અને બેક દબાય ની હોય તો એટલે જો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ બીજું કર્મ છે ના પણ બંધાય અપેક્ષા એ સાત વાત મારે જ્ઞાન લીધેલું છે સરખું થતું નથી આપના તરણ માં ભાવ પૂર્વક પ્રવાસ પ્રણ આપ મારી એક ફરિયાદ જે આકારી સુપ્રીમ પાવર હોય તેને પોચાડજો હે પરમાત્મા તમે તો માનવ જાત ના સુખ દુઃખ નિર્લે ધાર્મિક ક્રિયાઓ મંદિરો ને કથાઓ માં થતી ભીડ એ ધર્મ ને ધર્મ ને આવેલો સોજો છે સોજો આવ્યો ભીડ એ સોજો છે એવું કે છે ધર્મ આખરી આખરી શ્વાસ લઈ રહ્યો છે અઢાર હજાર વર્ષ ની જરૂર છે હજુ કહ્યું છે આખરી શ્વાસ ત્યારે તમારી ફરજ કે કોઈ કેવલ શબ્દ शक्ति नहीं परंतु चमत्कारिक क्रिया शक्ति वाला सत्य मोखो सत्य ने साधु 40 मोठो समुदाय मानते के जरा जगत में ना वैज्ञानिको चमत्कारिक शक्ति द्वारा बात में काल प्रकट है ज्ञात दिनों साधु आंतरिक धर्म पादरक कलयुग मानव समुदाय का विबाय करते आज ने साथी गुरु यात से चमत्कारिक शक्ति परंतु कहते हैं પતા ખબર ખતર મોકલે અમે લખ્યું કોઈ સંત ને મોકલે મોકલે પણ આવશે કઈ શું સંત ને મોકલો داری وانا تاسو داری واره دې ایک منٹ جو اپنا وقت چلو ہے او صداత్మن چون প্রতিনিধি نارنتا دے اور بھائی بھی ایک تکتے ہے ایدن سے دایو تے وہ بھائی بھی دفتر سے دفتر سے تو ایدن اتھے تو اے دا ویتاد اندھا ہوا تھا تمام سنید ایدن ہاں وہاں تے اتلے جو کہ گا ہے کہیں જ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેવા કઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની ગુરુ ની કૃપા તે માટે કેવા પ્રકાર ની યોગ્યતા કરવી જ્ઞાની પુરુષ ના જ્ઞાન ને આચાર માં મૂકી શકાય એટલું સામાન્ય કેવી રીતે પ્રાપ્ત થાય પ્રસિદ્ધિ નિરંતર રહે તે માટે શું કઈ પ્રસિદ્ધિ રહે તે પછી કરશો પછી આનંદ આવે આપો આનંદ રહે ને આ તો ખરાબ જીવાદ માં તો પછી આનંદ આવે આપો એ પ્રમાણે નિરંતર આનંદ હોય करे तो करे जो तो में जीवात मोर थी जाए रसिक बनी जाए ब નિરંતર નથી આપણી ચરણ બીજી ચરણ બીજી નો પાઠ કરે ત્યાં સુધી રે છે પછી ત્યાં રહેતી પછી રસિકલા રસિકલાલ પછી આપડા વ્યવહાર માં સવાર થી સાત સુધી રસિકલાલ રસિકલાલ સુ નહી ને એમાં રાત્રે નસીક રાતે કઈ ઉપાય કરવા બાતે ઉપાય કરવા જરૂર ત્યારે તમને બતાવી દેસુ ઉપાય તો બગડી જરૂર છે ઉપાય ના સમજાવી ચિંતા માહિતી અને ચા ઉપાય કાયમ નોર્મલ છે 97 નાઇન્ટી સેવન ઇઝ ઇઝ નોર્મલ ફીવર નાઇન્ટી નાઇન્ટી નો સેવન થઈ જાય તો અમુક પુષ્ટિકાળા ખોરાક લેવાની શરૂઆત કરી નાઈન્ટી નાઇન થઈ જાય કુર્તી નોર્મલ રાખવું આપડે માનસિક નોર્મલ નથી રહે માનસિક નોર્મલ નથી રહેતું માનસિક માનસિક નહી બીજી બીજી વાત નોર્મલ રાખવું લોભ આવેલિટી જોઈએ છે એની નોર્માલિટી જોઈએ છે આપી છે એ પાડે છે ગયા વખતે જ્ઞાન લીધું બઉ સમય થયો નથી એટલે પ્રાપ્ત નથી થઈ હજુ સમય થયોગુ થાય સમજીને ઉકેલા આવે બરાબર જીવન છે તમા થાય એવું જીવન ધનિક ભાગના જ્ઞાનીઓને ચિંતા હોય ધનિક ભાગના જ્ઞાનીઓ ને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય પગારે ચિંતા હજાર દિવસ પૂરું કરી દેવું અક્રમ વિજ્ઞાન છે ચિંતા નો સાંસો નથી ઉપાધિ નો સરો આદિવાદી ની ઉપાધિ ની અંદર જમાની રહેલી સુંદર જે ને ભવિષ્ય નો રિલેટિવ આવતા બધા ના થાય કેટલી જવાબદારી અને વખત મહેનત થાય મહેનત આજે કરી પડી સારી તો ચાલુ જ છે તમે દેશની નથી ખરેખર ડાબેટિક છો તો તમને આડે નહી ખરાબ હોય અને જો તમે સુરેશ જાણી છો વિજ્ઞાન જુઓ ગજબ કરામત છે બે કલાક નો ધોરણ ચિંતા ધન થઈ ગઈ બહાર ની ગઈ જે ચિંતા લાખો વધારે ના જાય કબીક માં જ્ઞાન છું કે અંદર આનંદ છે ધંધા તમારે એવો લાંબો ખબર છે જ્ઞાની ગુરુ છતા એમને શું કહ્યું કે હું તો દોષ અનંત નો ભાજન શું કરવા હે ભગવાન હું તો અનંત દોષ નો ભાજન શું પછી આગળ ના વાક્ય માં કહ્યું કે દીધા નહીં દીન તો કરીએ કોણ ઉપા